માયા એના છે ને એને એજ ફસવે છે મૂજવે છે ને સુખ હોય તો આજુબાજુ માયા એટલું બધું હેરાન કરનારી વસ્તુ છે તેથી કબીર સાહેબ નામ એનું એનું એ વ્યાખ્યા બોલ્યા કે માયા માથે સિંગ લંબા નવ નવ હાથ આગે મારે સીંગડા બધા મહિડા સાહેબ શીખી છે મહિડા સાહેબ કડતી મહેતા સાહેબ તો અહીં ફસાયા છે તમને ફસા ભૂમિકા તેની જ કરીએ છીએ તમારે ભેગા થયા ને તેનો પુરાવો છે શું છે એવી આ ભેગા સાના આધારે થાય ઓનલી સાયન્ટિફિક સર विज्ञान स्वरूप विज्ञान स्वरूप स्वरूप वेद ज्ञान स्वरूप भगवान विज्ञान स्वरूप बुद्धि प्रकाश से कही है कई कई गफू बगत चाली रुपये बुद्धिना प्रकाश ऐसी जगत चाली रही है ज्ञान प्रकाश ऐसी जगत चला जरूर हो प्रकाश इनडिरेक्ट प्रकाश प्रकाश नहीं ज्ञान प्रकाश डिरेक्ट प्रकाश से એ અરીસા માં લાઈટ સૂર્યના નો ડિરેક્ટ પ્રકાશ પડે એ અરીસો આપડે અમુક દીકરીમાં ગોઠવ્યો હોય તો એનું રસોડા અંદર પાછું મળે એ ઇન્દિય પ્રકાશ કેવાય અરસોડા પ્રાપ્ત થયો તેવી રીતે ઇન્દિય પ્રકાશ થી બધું જગત ચાલી રહ્યું છે પણ તે પેલામાં અરીસો હતો અને અમા શું હશે આત્માનો ભાવ આત્મા નો ભાવ ના અમે ઈગોઇઝમ ઈગોઇઝમ ના થ્રુ પ્રકાશ આવે એટલે જેવું ઈગોઇઝમ એવો એ પ્રકાશ જેટલું ઈગોઇઝમ ચોખ્ખું એટલું પ્રકાશ ચોખ્ખો ઈગોઇઝમ જેટલું તમને થોડી ઘણી અહમ તો પેલું જ હોય છે ને અહમ અહમ તો મેલો જ હોય છે ને હે અહમ તો મેલું જ હોય છે ને હા તે અહમ જેટલો અહમ નોલિટી થી એક્સ હોય ને એ બધું મેલો કે એની નોર્માલિટી હોય અને બુદ્ધિ ના હોય ગાડુ ચલાવો એટલે અહંકાર બધાને પણ અહંકાર કેટલાક ના ચોખ્ખો હોય કોઈના મેલો હોય ગોટાળીઓ હોય તે પ્રમાણે પેલું લાઈટ પડ્યા કરે આપ સમજમાં આવે છે તમારે કેવો હતો અત્યાર સુધી તો મેલો જશે ને હા પણ લોચા તો નથી વાળા ખા બીજી વડી કોમો એ બધી લોચા વાળ વાર કરે તમે એટલે મૂકી દેવાય ભગવાન ખુશ છે ક્ષત્રિય કોમ પર બહુ ખુશ છે એટલે ક્ષત્રિ કોમ પર બહુ ખુશ તો કે એમને પક્ષા પક્ષી નથી હોતી પણ ક્ષત્રિય વિચાર આવ્યો ઉત્પન્ન થયો તેનો ઉકેલ જલ્દી આવી શકે એટલે આ મારામાં બુદ્ધિ નો છોટો ના હોય હવે શું થાય બુદ્ધિ હોય હું એકોતેર વર્ દોઢ વર્ષ નું બાળક એટલે મારામાં કોઈ ફેરફાર હોય નહિ કારણ બુદ્ધિ મોટો ગણાય છે બુદ્ધિ વગર બાળક કેવાય તમારા બાળક જેવું રેવાય નાળે હોય નહીં ચૌદ લોકો નાથ હાજર છે જે માગે મળે એવું છે માગે તેમાં કઈ ડરાવી નથી કે અમારે કશું લેવું નથી પબ્લિક ટ્રસ્ટ થયેલું છે અમારે કશું લેવા લેવા નહીં ને અમારા દેહ દસ્તાવેજ એ વીસ વીસ વર્ષથી દસ્તાવેજ ફાડી નાખેલા છે મનના વાણી દસ્તાવેજ કે એ ફરી નાખ્યા છે મન ના દસ્તાવેજ ફાડી નાખ્યા દસ્તાવેજ કેવા મૂકી રાખ્યા દસ્તાવેજ મૂકી રાખે બોલે હું બોલ્યો તો કે શું કે આ તો હું કોણ બોલે છે તમને ખબર પડી સર અતુલ છે કેવા છે અતુલ્ય શું કે કોઈ પણ પ્રકારે જેની જોડે તુલના નહીં કરી શકાય એનું નામ ઈશ્વર માટે આ ઓરિજિનલ ઓરિજિનલ આજે તમારી જોડે વાતચીત કરીએ છીએ ને તે ઓરિજિનલ ટ્રેપ રેકર્ડ છે એના પરથી આ બીજી ટ્રેપ રેકર્ડ ઉતરે એના પર ત્રીજી ઉતરે ભગવાન આમાં કે છે ભગવાન તો શું ટેપ રેકર્ડ બોલી રહી છે જાણે અમાર શું કઈ ભૂલ થાય છે જ્ઞાની પુરુષની ટેપ રેકર ભૂલ વગરની હોય એક એક શબ્દમાં અનંત શાસ્ત્રો સમયેલા હોય આપ સમજવિદેહી જેવી દશા કરી આપે જે જ્ઞાની પછી વધારે થી આ દુરિયામાં કઈ ઈચ્છવા જેવું ખરું હે ઘણું મોટું થઈ ગયું ઘણું મોટું થઈ ગયું છતાં મહેતા નહિ દશામાં કેવાથી ભેગું થાય પરમાત્મા એક બાલ જેટલો ફેર નથી આ દેશ છે એમને આગળનું વિજ્ઞાન પોતે પોતાના પોતાના સૂઝમત આવી ગયેલું છે કેટલું વિજ્ઞાન તો ખુલ્લું થઇ ગયેલું છે પણ હવે આગળ નો માર્ગ પણ બતાવે એ જ્ઞાની પુરુષ બતાવે બધા આખા વર્લ્ડના સાયન્ટિસ્ટ્રીઓ માર્ગદર્શન આપે ફૂલ જેને અજ્ઞાન નું અવલંબન છે તે તો આ જ પ્રમાણે કેવું પડે ગોડ ક્રિએટર શું કહે આ બરોબર છે ને આ બધા સ્ટેન્ડર્ડ ચાલે છે તે બરોબર છે કોઈ ખોટું નથી સ્ટેન્ડર્ડ આ જે વાત કરું છું તે સ્ટેન્ડ વાર્ક માટે પોઈઝન છે માયા રિલેટીવ છે માયા રિયલ નથી રિયલ હોય માયા ક્યારે નહી કોઈ તમે ધક્કા માર મારી ગયો તો કેવાય ને એ પછી અમે તમને કાઢી આપીશું પછી ધનક વિદેહિ નું આપીશું હવે એટલી જ ભાવના કરો જનક વિદેહિ જેવું પદ જોઈએ છે દુનિયાનો દુનિયાનો ત્યાગ કરી દુનિયાની કેટલાક સ્ત્રીઓનો ત્યાગ કરે છે કેટલાક વસ્તુઓનો ત્યાગ કરે છે ઘર બાર બધાનો એ તો પોતાના બહ્ધ કરે છે શું કરે છે ત્યાગ કરવો એટલે ભગવાન નો ત્યાગ કરવો બરોબર ભગવાન બેઠેલા છે છતાં બાર જે લોકો કરે છે તેના માટે ખોટું નથી એમના સ્ટેન્ડર્ડ માં બરોબર છે ત્યાગ સો નો કરવાનો છે ત્યાગ તો અજ્ઞાનતાનો કરવાનો છે તમારે સ્ટેશન જવું હોય ને એમ કશું કરી હાલવું પડે તમે કે લો આ પંપ આપું છે પગને પંપ મારજો આમ કરજો ટાઈમ કરજો એવું કશું કરવાનું ના હોય મારે તમને રસ્તો ડ્રો કરી હેલ્વાનો હોય તમારી સમજમાં બે હે એવી રીતે મુંબઈ જવું હોય ગાડી બેસતી વખત ઊંઘી ગયા મુંબઈ રાતની ગાડીમાં બેસતી વખત થોડી વાર ગઈ તેથી કરી એનો પુરાવો જતો ને કે વિશ્વામિત્રી ના મિયા ગામ ના દેખાયું ચો પણ દેખાય ને નકશાપ ભરૂચ મળે પછી આગળ સુરત મળે છે પ્લાનિંગ તમે ફરો છો પ્લાનિંગ નહીં ને કોઈ જાત તમારું પોતાનું પ્લાનિંગ નહીં ને પ્રકૃતિ જો નાચાવે છે તો નાચો છો તમે ક્યાં નાચો છો પ્રકૃતિ બતાવો ત્યાં પ્રકૃતિ જેમ નચાવે છે તેમ નાચો છો અને પાછો કે શું નાચ્યો કે છે શું કે પાછું નતા આવે પ્રકૃતિ તમને કલેક્ટર બનાવ્યા પ્રકૃતિ બનાવ્યા મને ભેગા કર્યા હા હું તમને પુરુષ અને પ્રકૃતિના ભેદ જ્યાં સુધી ના પાડવું અને પુરુષ છે પુરુષ નું ના કરાવડાવું ત્યાં સુધી જનક વિદેહ પદ પ્રાપ્ત થાય पुरुष तरीके पुरुषार्थ उत्पन्न पुरुष रियल होबूल करे कगत मतलब जाती मन कबूलत थी क्या हा मन एक्सेप्ट करतु तू, तू गए ડિપ્રેશન પાછું આઈ જાય મનમાં ઘડીમાં એલિવેટ થઈ જાય ને આ ડિપ્રેશન એલિવેટ થાય હાજરીમાં આત્મા નો સાથે અમારી વાત પકડ ટચ થઈ અને તમને સમજાઈ જાય કે કરેક્ટ છે આ જો અમારી વાત તમને આત્માથી કબુલ ન થાય તો અમારી વાત ખોટી છે એમ તરત સાબિત થઈ શકે ને છો ઉડી મૂછો હાલી અને ભડેકી જ નહી તમારો કોઈ હોય તો ભરકાટ હોય કોઈ તમારું પૂછવું તો જોઈએ નહી સાહેબ મારો કોઈ ઉપરી છે તો અમે કહી દઈશું કોઈ બાપોય ઉપરી નહી તમારો તઈ હેરાન કોણ કરે છે આ તરા બ્લન્ડર તમારા મિસ્ટેક પણ મિસ્ટેક તોડી શકે શું કહ્યું બ્લન્ડર્સ નાની પુરુષો માફ કરી આપે શું કરે એને ફેક્ટર કઈ નાખે ત્યાર પછી આગળ કામ ચાલે રહે કોઈ બાપો ઉપરી નથી તમારું ઉપરી એને ગેરંટી લેખ લખી આપડે બસ નથી આ દુનિયાના બસ કોને ના હોય તમારી બસ હતા કે નહીં ટતા કે નહી હા તમે પાછા અંદર ને એવું સાહેબે મને આલે એટલે તું લેતો જ કશું બોલ્યો નથી પણ અહીંયા કે વળીને આવ્યા છો આવું રૂપાળ કોમ આવું કેમ દેખાય છે તે કહું તમારી દ્રષ્ટિમાં શું થયું છે તે કહ્યું આ કેળી ના છો એવું કઈ ન્યું નથી કઈ છે શુભે તમને આપણે કહીએ તો પેલો શું કે મુરખ છે ઘેર થી માં લડી આવ્યો ને અહીં આગ બાથે સાહેબ કેમ લાગે તમને અનુભવ થયેલા કે નહી થયેલા બોસ મળેલા હતો ને શું વાત ખરા એટલા માટે નાનપણમાં એટલે બોસ ઉપર પહેલે ચીડ બોસ ના ધ તેર વર્ષ હતો ત્યાંથી ભગવાન એ બોસ તરીકે હોય તો પછી એમને એ સંત પુરુષનો પગડબાવતો હતો બાર તેર વર્ષની ઉમરે સંત કહ્યું કે બચા તમ તો ભગવાન મોક્ષ માં લઈ જાય એટલે મેં સંતોષ ને કહ્યું ભગવાન જવું નથી કારણ કે મને તો ત્યાં જ વિચાર આવ્યો કે આપણને લઈ ગયો અરે બહાર પછી એનો ખાસ નવો ઓળખણ વાળો આવ્યો ઉઠેથી આપણને કે મેલ તારે તારે ઘેર રેવા દે મારે અમારે કેડે મોક્ષ જ છે जलेबी भजिया खाए निरा बटाटा बड़ा खावा मोक्ष तार मोक्षारेरवा दे एट भगवान कोई मोक्षारे नहीं हाँ निमित्त रूपे ज्ञापी पुरुष मोक्ष दाता कहवामित रूपे करता रूपे जो थे न तो पे ज्ञापुर अमे करता ज्ञापुर रूपे निमित्त એમના નિમિત્ત થી બધી કામ થઈ જાય આપણું મહાવીરે કહ્યું કે ચેતન જયારે નૈમિત રીતે કરે છે ત્યારે એ દોષિત નથી પણ જયારે ચેતન કશું જ કરતું નથી ત્યારે એ ગુનેગાર છે કેવું ના વતું જ નથી વપરાતું નથી ચેતન જગત જે બની રહી છે એમાં ચેતન વપરાય ચાલી રહેલું બની રહેલું બની રહ્યું છે સાચું નથી ચાલી રહ્યું છે જગત આખું ચાલી રહ્યું છે એમાં ચેતન છે એવું ચેતન થી જ ચાલે છે એવું માને શું બને ચેતન ચેતન થી જ આ બધું ચાલે છે એવું જાણે આવતો ભાવ ઉભો થાય છે એમાં ચેતન કરતા પણ હું ખરું એ નૈમિત સાચું કરતા પણ સાચું કરતા છે નૈમિતિક નૈમિતિક એટલે કોઈક ધક્કો મારે કોઈક કોઈક માણસ તમારી કોઈ ધક્કો મારે એનાથી તમે પડી જાવ તમને શું લાગે કે ઓને મને માર્યો શું લાગે એ નૈમિતિક કહેવાય એટલે અમે જે બધા વાક્ય બોલીએ બધા સાપેક્ષ વાક્ય હોય સાપેક્ષ અમે કઈ ગોડ ઇઝ નથી એક સમજવા માટે કહી દઈએ બાકી બાકી સાપેક્ષ વાક્ય કેવાય કેવું અમુક માણસો માટે જ આ વાક્ય જાણવાનું અમુક માણસો માટે આ વાક્ય કામનું નહી એટલે અમે કહીએ કે આ જગત આ જગત નો કોઈ કરતા છે જ નહી કરતા વગર થયું નથી શું કહીએ કરતા કેટલું બધું વાક્ય વિરોધાભાસ લાગે છે વિરોધાભાસ વાક્ય લાગે છે ખરી રીતે જગત નો કોઈ કરતા છે જ નહીં નૈમિતિક કરતા છે કરતા કોને કેવાય સ્વતંત્ર કરતા હોય ત્યારે કેવાય શું કેવાય સ્વતંત્ર કરતા હોય સ્વતંત્ર કરતા કરતા કોને કેવાય સ્વતંત્ર કરતા સ્વતંત્ર પોતાના છ પ્રકૃતિ તમારી પાસે કરાવડા હોય તમે શું કરતા પ્રકૃતિ કરાવે છે એટલે વધારે પડતું પ્રકૃતિ જ ભોગવી છે જોયું તમારે વધારે ભોગવવું પડતું ભાઈ એટલે भगवान नैमित्त रूपे करता है खरी रीते करता नैमित्त रूपे वगैरह कश्मीर हकीकत भगवान नैमित्तिक रीते करता कहवा नैमित्तिक <coughs> खता को कहवा स्वतंत्र करता होता है આ કરવામાં કોઈ આપણું કોઈના ફરજીયાત ના હોય આ તો ફરજીયાત પણ કરવું પડે છે શું કરવું પડે ભગવાન નું કરતા પણ હું પણે છે કેવું છે ફરજીયાત હવે એને સાયન્ટિસ્ટો એ રીતે એક્સેપ્ટ કરવા ના થાય પાછા કઈન્ટિસ્ટો શું સાયન્ટિસ્ટો તમારે એવી રીતે સમજાવવું પડે કે આ બે વસ્તુઓ શાશ્વતી હોય શાશ્વતી બે વસ્તુ સનાતન બે વસ્તુઓ તો બે ના વસ્તુ વિશેષ પરિણામ ઉત્પન્ન થાય શું થાય બે ભેગી થવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થાય ભેગું થવાથી વિશેષ પરિણામ થયા છે શું થઇ છે આ તો આપણા હિન્દુસ્તાન લોકોને સમજાવવા માટેનું અમારે કહેવું પડે છે નૈમિત ભમિતિક બાકી સાયન્ટિસ્ટો ને તો ચોખ્ખું કેવાય બે વસ્તુ ભેગી થાય એટલે વિશેષ પરિણામો કોણ થાય શું આ વાંખે દેખાય છે કોને સંભળાય છે પાંચ ઇન્દ્રિય છે બુદ્ધિ થી અનુભવાય છે બધું ઓલ થી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ને અમા એકમાનન્ટ નો ભાગ છે પરમાનન્ટ પોતે પરમાનન્ટ છે અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે બધા જ્યાં સુધી એને પરમાનન્ટ નો હિસાબ જડે નહી ત્યાં સુધી અમાર ડલાય કરવાનો ને છૂટકો જ નહીં ને सापेक्षवेक्ष जब कई गोड इज नोट क्रिएटर जैसे भगवान करता शु कमने समझा कही भगवान अकर्ता समझावा बताई दिए छे शु कर्ता को बताई दिए छे કરતા જડે તો આપડે કરતા પણ છુટે છૂટેક ના છૂટે તમે કરો છો કે ભગવાન કરે છે એવું નક્કી કરી આપે કોઈ માણસ તો તમારું કરતા પણ છુટે ના છૂટે કરતા પણ છૂટે એટલે પછી કેટલું બાજી બાકી રહી પછી ઝનકવી રહી થવામાં કેટલી વાર બાકી રહી પછી થઈ ગયા એમ હઈ ગયા એમ કરતા કે કારમાં બંધા તો અટક્યો શું થયું કરતા મિટે એ તો છૂટે કર્મ એ છે મહાભજન નો મર્મ કરતા પણ જો છૂટે હું કરું છું એ ભાન છૂટી જાય કોણ કરે છે મનમાં એમ થાય કે સારું કોઈ છે હું જ કરનારો છું તમારે આવું છુટી ગયું છે હા છૂટી ગયું હા એટલે પછી કર્મ બંધ થાય बीजु समझ तू जीव तो करता हरि शु क्यों तू शीव एतन छु तो, तो वस्तु खरी क्या शु कह शुद्ध चेतन बापो करता बढ़ता है नही वस्तु खरी मिली गई क्या, चे? क्या चे? करम बंधा तो अटक पे रही क्या અત્યારે તમારે બંધાતા છે ને બંધાતા હે બંધાય છે અત્યારે પણ એવું એવું મોટું પુણ્યનું કામ બંધાય છે કે જેનાથી આગળ બધું કામ કાઢી નાખે એવું સજ ને અત્યારે કારણ કે સંસારની વાતો કરી છે આત્મા પરમાત્માની વાત જ સાંભળી નથી અને આત્મા પરમાત્માની વાત હોય નહીં જ્ઞાની પુરુષ સિવાય બીજી કોઈ જગ્યાએ